સુરે નજમ સુરા નંબર ત્રેપન કરું છું મોટા મહેરબાન બહુ જ દયા વાળા અલ્લાહ નામ થી કસમ છે તે સિતારા ની જ્યારે આસમાન માંથી તૂટી પડે છે તમારો સાથી ન આડે રસ્તે ગયો છે અને ન તેને ભૂલ કરી છે અને તે યાની કે રસુલે ખુદા પોતાના મનની ઈચ્છાથી કંઈ કહેતા નથી પણ તે જે કંઈ કહે છે તે તેમને વહી કરવામાં આવે છે ને તેના સિવાય બીજું કઈ નથી યાની કે અલ્લા તરફથી જે કહેવામાં આવે છે તે જ કહે છે રસૂલ ને મોટી તાકતવાળા એક કેળવ્યો છે ઘડતર કર્યું છે કે જે ઘણી તાકત ધરાવનારો છે પછી તે असली रूप में आसमान एक खूब ऊंचा भाग मछी रसूल आया तरफ झुक्या त्या सुधी કે તે બેની ની વચ્ચે બે કમાન જેટલું છે કરતા ઓછું પછી અલ્લા પોતાના બંદા મોહમ્મદ સલ્લાહો તરફ જે વહી કરવાની હતી તે કરી તે વખતે મોહમ્મદ સલ્લાહમે જે કઈ પણ જોયું તેમાં તેના દિલે કઈ પણ ભૂલ કરી ન હતી છતાં શું તમે લોકો તે રસુલે જે કઈ જોયું તેના વિશે શંકા કરી તેની સાથે વાત વિવાદ કરો છો અને સાચે જ તેને તેને એક બીજા વખતે પણ ઉતરતો તો એ કે સીધર મુંતિ કે સાતમા આસમાન પરના બોરડીના છેલ્લા ઝાડ પાસે કે જેની નજદીક જન્નતુલ માવા છે યા કે આરામ લેવાની જગ્યા છે જ્યારે કે તે સિદરાના ઝાડ પર કાંટા વિનાની બોરડીના ઝાડ પર જે ઢાંકવાનું હતું તે ઢાંકી રહ્યો હતો ચૂપ કરી અને ન તે જોઈએ તે કરતા હદથી બહાર ગઈ ચોક્કસ રસૂલે ખુદાએ પોતાના પાલનહારની નિશાનીઓ મોટી નિશાનીઓ સીધે સીધી જોઈ ત્યારે શું તમો પણ લાત તથા ઉઝા નામના ભૂતો એના સંબંધમાં વિચાર કર્યો અને એક ત્રીજી છેલ્લી મનાત યાની એ નામની દેવી ના સંબંધમાં પણ યાની કે તેઓ ખુદા હોય શકે છે શું તમારા ભાગમાં તો દીકરાઓ આવ્યા અને અલ્લાહના ભાગમાં દીકરીઓ અને જો એમ હોય તો તે ખુબ જ મોટી ઇન્સાફ વગરની વેચણી છે આ જેને તમે પૂજો છો તેના તમે નામ રાખ્યા છે તે નામો તો ફક્ત તેમના છે અલ્લાહે તેમની બાબત કોઈ સનદ ઉતારી નથી અને આ લોકો તો એકલા ગુમાન ને અને જે તેમનું મન ચાહે છે તે મુજબ કરે છે જો કે સાચે જ તેમની પાસે તેમના પાલનહાર તરફથી હિદાયત આવી ચૂકી છે શું માણસ જે કાંઈ ઈચ્છા કરશે તે જ પૂરી થશે નહીં નહીં બલ્કે મર્યા પછીની દુનિયા અને આ દુનિયા પણ અલ્લાહ માટે જ છે આસમાનોમાં ઘણા ફરિશ્તા એવા છે કે જેમની ભલામણ કે સફાત કાંઈ ઉપયોગી થતી નથી સિવાય કે અલ્લાહ જેના માટે ચાહે ભલામણની સફાતની બક્ષિશ કરાવવાની રજા આપી દે ને પસંદ પણ કરી લે બેશક જે લોકો આખેરત ઉપર ઈમાન નથી રાખતા મર્યા પછી ની જિંદગી પર ઈમાન નથી રાખતા તેઓ જ ફરિશ્તાઓ નામ નામ જેવા રાખે છે જોકે તેમને તેનું જરા પણ મુ તેઓ તો ફક્ત ઘડેલા વિચારો મુજબ જ પેરવી કરે છે જોકે બનાવેલા વિચારો કલ્પના હકના મુકાબલામાં કાંઈ જ કામ આપી શકતી નથી માટે જેણે અમારી યાદ કરવાથી મોઢું ફેરવી લીધું ને દુનિયાની જિંદગી સિવાય બીજી કોઈ વસ્તુ ના નથી તેનાથી તું પણ મોઢું ફેરવી લે તેઓના ઇલ્મ અને જાણકારીની પહોંચ એટલી જ છે બે તારો પાલનહાર તેનાથી સારી રીતે વાકેફ છે જાણકાર છે કે જે તેના રસ્તા પરથી ભમી ગયો છે ને ભટકી ગયો છે ને તેનાથી પણ સારી રીતે જાણકાર છે કે જેણે હિદાયત હાસિલ કરી છે જે કઈ આસમાનોમાં છે અલ્લાહનું જ છે કે જેથી તે તેમને કે જેઓ ખરાબ કામો કર્યા છે અને તેમના કામોની સજા આપે તેમજ જેમને સારા કામો કર્યા છે તેમને સારો બદલો આપે اِنَّمَا يَعْمَلُ الْمُسْتَهْزِئُونَ اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَوْعِظَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُمْ مِنَ الْأَرْضِ وَإِذْ أَنْتُمْ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ فَلَا تُزَكُّوا أَنفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ اتَّقَى જે લોકો કબીરા ગુનાહોથી મોટા ગુનાહોથી તથા બે દેવામાં ઉદાર ને સખી છે અલ્લાહ તમારી હાલતથી ત્યારે પણ પૂરેપૂરો વાકિફ હતો જ્યારે કે તેને તમને જમીનની માટી માંથી પેદા કર્યા ને ત્યારે પણ જાણકાર છે કે જ્યારે તમે તમારી માઓના પેટમાં સીર્ફ ગર્ભ હતા માટે અભિમાન કરી તમે ખુદ પોતાને પાક ગણાવો નહી જે મૃતકીઓ છે તેનાથી તે સારી રીતે જાણકાર છે તે માણસને ધ્યાનથી જોયો કે જેને હકથી મોઢું પહેરવી લીધું ને અલ્લાહની રાહમાં થોડો ખર્ચ કર્યો ને હાથ રોકી લીધો શું તેની પાસે ગઈબનું ઇલ્મ છે કે તે નતીજો રિઝલ્ટ જોઈ શકે છે અથવા તો મૂસા ના સહીફામાં લેખોમાં જે કંઈ છે તેની તેને જાણ કરવામાં નથી આવી ને ઈબ્રાહીમ સહીફાની પણ કે જેને તાબેદારીનો હક પૂરેપૂરી રીતે બજાવ્યો હતો કે કોઈ ભાર ઊંચકનાર બીજા નો ભાર ઊંચકશે નહીં માટે બીજું કઈ જ નથી સિવાય કે જેટલી તેને કોશિશ કરી હોય અને તેની કોશિશો આગળ જતા જરૂર જોવામાં આવશે પછી તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને બધાનો અંત તો બેશક તારા પાલનહાર પાસે જ આવશે અને એજ હસાવે છે તથા રડાવે છે ને ચોક્કસ તેજ મારે છે ને જીવાડે છે અને અલ્લાહેજ જોડા પેદા કર્યા છે કુપ્લ પેદા કર્યા છે મરદ તથા ઔરત એક મની પાણીના નજીસ કતરા માંથી જ્યારે કે તે ગર્ભાશયમાં પાડવામાં આવે છે ને કયામતમાં પાછા જીવતા કરવું પણ તેના જ માથે છે અને અલ્લાહજ ગની અને માલદાર બનાવે છે અને અલ્લાહ શેરા નામના સિતારો કે જેની લોકો પૂજા કરે છે તેનો માલિક છે અને અલ્લાહેજ અગાઉ ના આદ ની કોમ નાશ કર્યો ને સમુદ્ર લોકોનો પણ એવી રીતે નાશ કર્યો के कोई ने बाकी राख्य नहीं अने एवी जी ते पहला नुह नी कोम ने पो खरेखर मोटा जालिम अने महान सर्कस ने मथा भारे हता। જે ઢાંકવાનું હતું તે ઢાંકી દીધું હતું માટે એ ઇન્સાન હવે તું તારા પાલનહાર ની કઈ કઈ નહેમતો માં શંકા કરતો રહેશે આ મોહમદ સલ્લાહ પણ અગાઉ ના બી નારાઓ માંથી એક આવનાર ઘડી યાની કે કયામત પાસે આવવા લાગી છે ને અલ્લાહ સિવાય તેને ટાળનાર કોઈ નથી શું ને તમે ગફલત માં પડ્યા રહો છો માટે અલ્લાહ ને જ સજદો કરો ને તેની જ ઇબાદત કર્યા કરો